તમે જીતો મરી દેજોસ્ટ 5 5 પ્રસાદ લાવી પ્રસાદ હા બસ તમારી તમારી કે ્યું હોય તો બાર ગુણ્યા ગપ્પે જોવા લે આપડે સમજે એક કરો તો આવ્યું છે એવું ગપે ગપાલ સાહિત્યકારનારા કોઈ છે તમારી વાત કરે છે તમારી સાથે કરે છે ભગવાન દાદા ઉભી જઈને એવી જ વાત કરશે આ ચેતન સ્વરૂપ છે ના ચેતન બોલે નહિ ચેતન પગાર બોલે નહિ ચેતન માં બોલવાનો સ્વભાવ આ તમે બોલો બોલતું છે હું બોલ્યો શરીર તો સાધન છે આ તો સાધન છે તારી બધું સાધન છે આત્મજ્ઞાની હોવા જોઈએ વગર ના હોવા જોઈએ પણ બુદ્ધિ હોય તેવા આત્મજ્ઞાન ના હોય પણ બુદ્ધિ હોય આત્મજ્ઞાન સંપૂર્ણ હોય ને ભગવાન દિવસ <laughs> તમે પોતે ડલ હોય છે એવું સાથી હોય છે ઘણા ખરાતર કલયુગમાં હવે રસાય એ બધું અંદર આવરણ ઓછું વધતા ઉપર આધારે આવરણ અંદરનું જે આવરણ છે ઓછું બધું પણ જો બુદ્ધિ બુદ્ધિ ધીમે ધીમે ખરાશ થઈ જાય તો કામ થઈ લોસ એ બુદ્ધિ નો ધંધો જોયો પ્રોફિટ એન્ડ લોસ જુઓ તમને કઈ લાગે છે પ્રોફિટ એન્ડ લોસ જ જોયા કરે બીજો નહીં અને શ્રદ્ધા શ્રદ્ધા રાખી રખાય નહી વિશ્વાસ રાખ્યો રખાય શ્રદ્ધા આપી દે શ્રદ્ધા આપી દઈએ હું તમને હું તમને આવડું બોલું તો જગત માં કોઈ પણ માણસ રાખ્યો નથી કે અંધશ્રદ્ધાળુ ના હોય માને આવે છે ને અંધશ્રદ્ધાળુ આખું જગત છે અંદર શ્રદ્ધાળુ જગત અંધર શ્રદ્ધાળુધાર જાતે મારી છે નથી માની નથી માની સતાકનાતર ગેઢ આવ અરે પેળો ખાછો ને તેટેડ કરાઈ ખાછો કે એમ નેમ ખાએ એમ નેમ લઈ પ્રસાદ આપો પ્રસાદ છે એટલે સારું છે પ્રસાદ છે એટલે સારું જ હોય ને અંદર સદદાન તઈ નાખી દીધો કોઈ કે અંદર સદદાન પાણી પીવ નથી અંધશ્રદ્ધા થી ખા પીધશ્રદ્ધા થી બધું હરેક કાર્યુ કરવું પડે ત્યારે ત્યારે ટેસ્ટ કરવું પડે નથી રાખવી પડે રોજબરો જીવન માં થોડીક શ્રદ્ધા તો રાખવી પડે ને લેખક દેખક બધું બાર સાહિત્યકાર બોલે છે એવું બધું એવી રીતે ચિંતા માંથી પણ કોઈ માણસ બહાર નથી નીકળ્યો માણસ નું નથી ચિંતા ચિંતા ની બાદ પણ માણસ નીકળતો નથી માણસું નથી પણ છે માધું નથી પણ જ્ઞાની કૃષ ના પુરા ના થાય વર્ગ માં કોઈ એવી ચિત બાકી નાશ આવે <laughs> અંધશ્રદ્ધામાં થયું આ લોકો અંધશ્રદ્ધામાં થયું લાગે છે તમને થોડું આ ખાવા પીવાનું પૂછા કર્યા તપાસ કર્યા કરે છે આ તો રોજિંદુ થઈ ગયું રોજિંદુ થઈ ગયું મને કે છે કે હું અંધશ્રદ્ધા નથી મેં આની પછી રાત આવી ના કરીને ખોટો અહાજ છે ત્યારે ખબર પડે કે મારી શક્તિ નથી શું થયું તને કેવું લાગે બાકી બાકી જ પડે નઈ ને ઘાસ અને બે ખેતર ની વચ્ચે છેડા હોય છેડા ઘાસ ઉગેલું હોય ને ચેડા હોય આ ઘાસ હોય નહીં એ પચાસ બીજો છે નીકળી ગયા ભાગ એટલે પછી હું હસી ગયો પકડ્યો મારે કહે એવી રીતે આવજો કેમ કયું હોય કેવા નતો ખાતરી થઈ અંદર શ્રદ્ધા આખું જગત અંતે શ્રદ્ધા આવ્યું શ્રદ્ધા થયું ચાલતો ચાલતો મારી બધા એ વસ્તુ દાદા સાચી પણ એ ભણેલો એવું ખરો સુખી કે કે નર સદા ખોટી લાગી હોય ના હોય તો મૂક્યો માણસ સુગજ આપે અશાંતિમાં શાંતિ શાંતિ ના સ્થાન અશાંતિ કરે છે એક જેને સાઈડ રૂમા હતી બધા ને મસ્તી રહ્યા કરે આપણે આપણે સરસ બેટ આપડો છે એ મસ્તી રહ્યા કરતી હતી એમાંથી એ દરેક વર્ષ મસ્તી રહી પછી એકાદ મિત્રો અને પછી એ લોકોને રાજકીય માટે જમવા બોલાઈ સામ વાળી ગઈ તેને પાંચ રૂમ માં ભરી એટલે મનમાં એમ કે ચાલો આ સુખી છે હું ચૂકી છું આવે રીતે એ ભાઈ દુખી થઈ પાંચ રૂમો જોઈ તમે દુઃખી થઈ તો એવી રીતે આ મનુષ્ય દુઃખી થઈ રહ્યા છે ત્યાં હમેશા જાઓ ને હરીફ ની ટેવ હોય તો આ લોકોફ માં રહેવા જેવું નથી આ ઘોડા નથી કેવા જેવું હોય બાપો આ રીતે આ દુઃખતે કઈ દેવા જવાનું દુઃખ દુઃખ ત્યાં જોવા મતા બધા ઇન્વાઇટ કરેલા તમારે ઘરે આવું બધા તપાસ કરી સમજાવી દુઃખ ના હોવ સ્પર્ધા તો દોડે ખરો છે ના દોડે કઈ એની મોટે અગરબત્તી હોય અગરબત્તી હોય ને તે આપણા હાથમાં બધે પોતે બરી અને પોતે એ આપેબંધી આપે એ અગરબત્તી બે હરી ગયા હોય આપડે એમાંગરબત્તી જોડે તમારો જીવતે એમના વિચાર કરે ખપ પૂરતા કામ માં ખપ પૂરતું બધું કરે શું આ તો ના ખબર કોક ની ગેર ભય પૂછે છે પેલા ભય પૂછે છે કે અંતિમ ઘડીએ આપેલું દાન અંતિમ ઘડીએ આપેલું દાન માણસ ને છે ખરું હા જો ભર માં હોય આપણે એ પહોંચતું તો નથી કર્યું ગયા પછી કોઈ ગયા બને પણ આપડે લોકો હિન્દુસ્તાન ના લોકો એ નિ એનો છોકરો એ નિમિત્તે કરે એનો છોકરો એ નિમિત્તે પુણ્ય કરાવે આ થવ કરે ને તો ખોટું નથી કોઈ પણ રસ્તે પુણ્ય કરો પુણ્ય એટલે બીજા લોકો ને સુખ આપો એવું કાઢી નાખવા જેવું નઈ આ જે છે મનમાં સમજ પહોચે નહીં કરવા શું કઈ થાય છે પણ હવે કોઈ કરતા હોય આપડે હલાવું નહિ એકરા અને નથી બનતું મા સત્યવાન નો હાથમાં સાવિત્રી લઈ આવેલી ખરી કે પાછો ખરીદપેક્ટ ભાઈ પૂછે છે કે સત્યવાલ નો આત્મા સાવિત્રી પાછો લઈ આવ્યા પછી રૂપક છે આ રૂપક છે લોકો ને સમજાવવા માટે હવે આ રીંગના જવાનો ના કર્યો નથી આ દુનિયા જતી છે ને મળે અને આગળ વધે એટલા માટે અવલગી ના થાય અરવિંદે આ વિશે આખું પુસ્તક લખ્યું છે અને એમને કૃષ્ણ ભગવાન દર્શન પણ કરેલા वटे लाखी कृष्ण ना लावा तब कृष्ण आम कर સમજવા માટે સભ્યો ને એવું આ એક નું પાથો મારીને ધ્ય મજબૂત રહે એટલા માટે ઘરે છે ત્યાં લોકો આપડે શોટી પડે પાથો લઈને આયા છીએ એટલે માનવા માટે પણ હા હા બની ના શકે પૂછજો કે અમારા શાસ્ત્ર અવલખિત કે ખોટી વાત તો સાયન્ટિસ્ટ ક્યાં વિજ્ઞાન છે એમને વિજ્ઞાન કેમ કે ગયા ત્યાં કેમ નામ મળે એટલા માટે આ વાત કરી બાજુએ રહી ગયું અને પેલા પકડી પકડી ગયેલું સત્યવાને લાવ્યો તો મરેલો જીતો ઇમ્પોસીબલ વાતો કરે આ મગજ મગજ ખરાબ છે ને ગઈ વાતો વિજ્ઞાન ની વાત હોય લૌકિક વાતો બધી આવું સત્ય માનવું નહીં લખેલું છે હેતુપૂર્વક લખેલું બીજી સત્યો ને મળે એટલા માટે લખેલું સમજબર आपने चेतना चेतना आ भाई नो प्रश्न आपनी चेतना स्था कगट थी चेतना दादा चेतना चेतना पड़े चेतना भगवान आत्मा तो है अंदर प्रकट था दादा भगवान <laughs> <laughs> नमस्कार करुरी કારણ મારે ખબર પડે મને ખુદ દાદા ભગવાન મારી ભૂલ છે અને તે ભૂલ સંસાર ને આડે એવી નથી સંસાર તો સમજી શકે નહી ભૂલ એ ભૂલ ને દેખાય છે દાદા ભગવાન છે અને સૌ દુઃખ નો છે જે માગો એ આપે એમ છે એના ખુલાસા થાય તો પણ મારે એ દજા પ્રાપ્ત કરવાની ચાર ડિગ્રી ઓછી છે મારે હું આમ કે પણ આ તો સારો ગાપ એક નથી આ તો શું છે ભગવાન નું નામ તમે ગાવો છો કરો છો કીર્તન કરો છો અને પોતે અંદર સાંભળે છે એટલે એનું તપ તમને આનંદ ઉત્પન્ન થયો તપે પચાસ મિનિટ રોજ બોલે છે એ લોકો જમ્યા પછી ખાધે કરના પડે નહીં ખબર ચોપડી આપે તમને થોડુંક એકાગ્રતા રહે ચોપડી આપે દેખાડ અબ આนมસ્તી ડાલો જે આમને નમસ્કાર કરતો નથી મહી બેઠા છે ભગવાન સગતલા તેને નમસ્કાર કરતો છો બરોબર હા આવજો ઓકે તો ત્યાં મંત્ર નિર્કપતાતિ tậtતિ રા જગરાતે પરા નિર્કપતાતિ હો દેજો એ બોલજો આ ભોજન નું પાંચ પાંચ સુધી ખાય છે હા હા દે મુંટા હા નો કાળો આવો ઓકે આ માટે ઘરમાં મતભેદ કર્યો બાર વાળા ઘરવાળા બધે તો ક્યાં મતભેદ નહી કરીએ આપડે કઈ આગળ નહીં કરીએ મજબૂત ક્યાં ના થાય મનુષ્ય જન્મ લીધો એટલે મતભેદ એની માટે ઓટોમેટિક માણસ ની પ્રકૃતિ જેવી હોય તો કે મનુષ્ય જન્મ લીધો મનુષ્ય જન્મ લીધો એટલે ઓટોમેટિક માણસ ની પ્રકૃતિ હું અક્કલ નો કોથળો છું તેથી મતભેદ પડે છે અક્કલ નો કોથળો છૂટી જાય ને ત્યારે અક્કલ વેચી જાય ને ત્યારે ખબર પડે અક્કલ ના કોથળા અક્કલ ના બાર તમારે દુનિયા જોડે હિસાબ બધા ચૂક થઈ જશે હા બઉ સારભૂત વસ્તુ છે એટલે એવું કરજો હું તબિયત લીધા નથી એવું સમજાશે ત્યારે શું જતું રહેશે છોકરું થયું કે હા એક હજાર મારતો નથી અને ખાનાર ખાતો નથી વસ્તુ અભેજતા છે શું છે ઈચ્છા કરી તમારી પંચમજી જોડે કરી આપીશું ને એ રાખે ચાલે છે કેવી રીતે જોઈ જ કહું છું પુસ્તક ની વાત નથી તદ્દન નવી વાત પુસ્તક કેવી વાત જૂની થઈ ગઈ અને દુનિયા કેવી હશે આવે કેવી ઘટી છે નવી જ દરતી નવીન દુનિયા ઉત્તમ ર માૃભૂમિ સુફલા નવી જ દરતી નવી જ દુનિયા તરગા માૃભૂમિ સુફલા નવી દુનિયા ને આ જૂની દુનિયા થી લોકો કંટાળી ગયું છે જૂની દુનિયા તો ફ્રેક્ચર કઈ નથી પૂરતા પકડી રાખે લોકો પણ આ બુદ્ધિ ના બુદ્ધિ બધી મોટી છે બુદ્ધિ સમજાય એવું છે આ પાસે આ આ સાયન્ટિસ્ટ કહ્યું નથી કે તમારે ટ્રાઇ ફોકોલ કે વે ગોઈઝ ક્રિએટર હા અમે કભદ માળક માનીએ છે તમે ગોઈઝ ક્રિએટર કરેક્ટ ક્રિપ્સાઇ ક્રિશ્ચન યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટ તમારે વી પાંથી बरोबर છે ગોઈઝ ક્રિએટ ક્રરેક્ટ બાય ઇન્ડિયન યુ પોઈન્ટ બાય મુસ્લિમ યુ પોઈન્ટ બાય હિન્દુ ક્રિશ્ચન યુ પોઈન્ટ બાય ફેક્ટ બાય ફેક્ટ ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટર એવિડન્સ છે એટલે જ આપે દૂર બોલતા દિવાળી બગાડ્યું થાય પગલું સોલ્વ ક્યારે થાય પધલ સોલ્વ થાય ને ત્યાં સ્વીકાર નહીં પડે મગર અને પછી મધન નો પધરો હા એટલે આ બધા નઈ ને બધા પધરો એ હાથ ઉપર દબાણ થાય છે આ તો જાતે ઉભું કરેલું છે ને જાતે પધર ઉભું થાય ઊભું ના થાય ગમે તેવી પરિસ્થિતિમાં પધર ઉભું થાય એનું નામ કેવાય શું કર્યું ગમે તે પરિસ્થિતિ બદલાય કરે પણ પદલું ધર્મ શું છે એના બે વખતે તારા સુખ જોયતું હોય તો લોકોને સુખ આપે હોય તો એવા છે કે કઈ કઈ હિંમત વાર સિંચાઈ ઇમ્પોર્ટ કરી છે બીજી વસ્તુ ગતિ લાવનારા સંખ્યા ઓછી છે ગતિ લાવનારા ઓછી છે પછી રવા દીધું નઈ ખોલમાં ના રવા દેવું છે થોડો ચિંતા મારા તમારે ભગવાન થવા મહેનત કરવા પડે ભગવાન થવા માંગવાન થવા માં વધારે મહેનત પડે એટલે કરવા દે નઈ ઓછી મહેનત નથી કરે નહિ હા રાખમાં હાથી કેટલી છે તે કવ તમે જે પોતે છે અઘરું કે જે નથી પોતે તે થવું એ અવું અઘરું પડે નથી તે થવું અઘરું પડે તો તમે નથી તે થયા તે કેટલું બધું અઘરું અરે ભગવાન તો તમે એની રીત થી થવાનું છે હંમેશા જે અધ્યાત્મ ભગવાન પર થવું એ બધું થવું એ બધું સરસ હોય કેવું કરે ને અને આપ મહેનત નું પાર કરવું મહેનત તો આપે છે કેવી મહેનત પડી વાંચવાની જુદો રહો છું છવ્વીસ વર્ષ થયો આ શરીર થી જુદો રહો છું છવ્વીસ વર્ષ થયા એક મિનિટ પડે શરીર ની માલકી પણ નથી એક મિનિટ શરીર નું ટાઈટલ મન નું ટાઈટલ બુદ્ધિ નું ટાઈટલ ટાઈ વાણી મારી દે વાણી મારતી મારી દેજે આપણે બોલે વાણી કેવી કેવાય તેને આ વાણી ને વૈજન વગર જેવાયજન હોય મારી વાણી આ વાણી બોલનારા મારી વાણી મારી વાણી બોલી મોટા મોટી ભ્રાંતિ છે આપડા મટન હોન હોય એનો દબાઈ શું થાય અવાજ થાય શું એમાં કેતરા પરમાણુ ભર્યા હતા અથડાતા અથડાતા ઉપર આવું મૂળ કારણ છે તે આત્મા છે શું છે મૂળ કારણ આત્મા છે આત્મા બોલતો પણ એનું મૂળ કારણ છે આત્મા સંજ્ઞા હોય છે અનુભવ પડશે જવાબદાર બીજું બે કશું આવે પૂછ્યું એમ કે છે કે સંત પુરુષ હોય એને ફરીથી મનુષ્ય અવતાર આવે ખરો સંતપુર કઈ જવાના છે હા તંતુ એના મોક્ષ પ્રાપ્ત કરી લીધો હોય ને એમણે તો મોક્ષ પ્રાપ્ત કરી લીધો હોય ના મોક્ષ પ્રાપ્ત ચલો હજુ તો હજુ